અને આ ત્રીસ કરોડ નું જ્ઞાન છે આ જ્ઞાન મારું તો હું તો માલિક જ નઈ નહીં કરોડ નું કરોડ રૂપિયા મોક્ષ થાય નહીં સમ્ય થ એના માટે અનંત આવતા પટેક બટેક કરે છે એક નઈ દે હો આપું છું अपनी मा आपत्ति दूर थे घनी वक्त एवं जो सतो अकस्तना अगर तो रोगना હોય છે કોક જગ્યા એ અકસ્માત ના પ્રસંગ આવ્યો એમાંથી ઉભરી જાય ભક્ત અને આપને જે છે તે અત્યારે હું ઘેરાયેલા જોઉં છું આપને જોઈને મને આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે તમારા દુઃખ તો અમે આમ કરીએ નઈ તમારા દુઃખ જતો રહે ને અમારું કોણ કાર્ડ અને અમે કાઢવા દઈએ નહીં અમારો બાકી રહે તમને એમ કહી શું કે સહન થતું હિસાબ ચુકતે કરો ના સહન થતું નકરા આગળ ના કરો પછી માક્ષા વાળા પાછો કાઢીએ તે દીકરી માગસા વાળો મટી જતો એને ધ્યાન આપતો ખવડાવીને એને સંતોષ કરીને પણ પાછો નથી કોકનું લાયા હું કોઈ મારે કોક જેવી વસ્તુ જ નથી આગળ મારે કોક જેવી વસ્તુ જ નથી હું જ છું બધે લોકોને તો હું એમ જ કઉ છું કે તમારા દુખો મને આપી દો બધા અને પાછી આશા માગજો પાસે વિચારજો નહીં પછી મને બધા સોંપી દો તમારા દુનિયાનો દુઃખો લેવા હું આવ્યો હું આપતો નથી કોઈ વિશ્વાસ નથી આવતો મારી પર વિશ્વાસ ના આવતો તમે હાપી દે છે જેને હપ્યો નહીં ને દુઃખ જ ના આવે તમારે છે નહી કલ્યાણકૃત કચ્છીત દુર્ગતિ તાતગત છતી આપતો અમારા બધાનું કલ્યાણ કરવાની ભાવનાથી બધાના દુઃખ હરો છો આપે જેમ કહ્યું ને કે તમારા દુઃખ આપી જાવ મને કોઈ આપતા નથી પણ આપ જે રીતે દુઃખ બધાના હરણ કરો છો તો ત્યાં ભગવાન પોતે મને એમ લાગે છે ખોટો પડે છે કે આપ બધા દુઃખ હરણ કરનારા છો કલ્યાણ કરનારા છો તો પછી આપને નહીં કલ્યાણ કારણ કે આપને તો સર્વ જગતનું કલ્યાણ કરવા માટે ભગવાને ત્યાં મોકલ્યા આ શરીરમાં પોતે આવ્યા છે તો પછી આમ સમાજ નું કલ્યાણ કાર્ય થાય એ માટે આ સ્થિતિ ન હોવી જોઈએ ના આ સ્થિતિ અમને થતી નથી હા તો અમારી પાડોશમાં રહે છે અંબાલાલ પટેલ થયેલું છે તમે જેમ જુઓ છો એમ હું રહ્યા કરું છું એમને હું આમ કરું તો તમે થયું કર્યું એટલે અમે આનાથી જુદા રહીએ તમને એવું દેખાય અંબાલાલ પટેલનું છે તે આમ અંબાજી પટેલ જ મારા જુદા રહેશે હું તો ઘરના ઘરનો રૂપિયો થાય તો પણ આ રૂપિયા ના રખાયો એ રૂપિયા લેતા નથી બેતા નથી એટલે જેને મેં એમને કહ્યું એવું બને હોને એટલે તમારી શક્તિ ના હોય ને શા માટે તું આગળ તમે બંધો ને મારી હું તમને બંધ કરી આપું આવે તમે તો ધારણા કર્યું હતું ના મારે બંધ નહીં કરવું એટલે એટલે શું ટ્રસ્ટ કરવું પડ્યું બાતું ટ્રસ્ટ કરવું પડશે આવે પ્રશ્ન અમે કહ્યું આમાં લખીએ કરીએ સવાલ તમારે કરવાનું દુઃખ ભૂલી જાય છે સંતો એટલે જે સારા માણસો એ બધા નામ હંભારો થાય એ વખતે તમારું દુઃખ ઓછા થાય અને નઠારા માણસો પુષક ને હંબારો એ પેલા દુઃખ તમારે હાજર જાય સમજાય ને આ કાયદો છે લો સત્સંગીને હંભારો તો સુખ થાય એટલે સારા સંઘવાળા હોય અને દૂસ અને તેમાંય વાળી પાછા એ એ તો મોટા કહેવાય પાછા સત્સંગીમાં સંતો અને સત્પુરુષ તો સંભાળો કરે એની વાત જ બીજી જ્ઞાની પુરુષ સંભાળો એની વાત જ બી જ્ઞાની પુરુષનો ધંધો છે બધાને કેમ સુખ આપવું એ જ ધંધો એમનો કોઈ દુઃખ એમને આપી જાય તો એ લઈ લે અને તે એને આશીર્વાદ આપીને કેવું દુઃખ આપનારને આશીર્વાદ આપીને કે તું જીવજે અને સદ્રસે નજે એવો આશીર્વાદ આપે શું એવું અમને ભેગો થયો તો કદી એ દુઃખી થયું કદી મારું જ ભૂલ છે મને ભેગો થયો એ દુઃખી થયો ગમે તે ના લાયક છે એની નાલિકા લાય કે જો મને ભેગો થયો અત્યાર સુધી મને ભેગો થયો કોઈ દુઃખી થયો નથી આખી લાઈફમાં શું તો ત્યાં સુધી અહંકાર હતો જ્યાં જ્ઞાન જ્ઞાન નહોતું ત્યાં સુધી મને અહંકાર હતો મને મને ભેગો થયો માટે કંઈક પણ સુખી થવો જોઈએ શું ભેગો થયો માટે અત્યારે પણ આપ જે વાત કરો છો જે રીતે વ્યવહાર ની વાત કરું છું ને એને તો એવું જ લાગે ને કે આ જુદે વાત કરે છે મને તમને એ જુદી વાત કરે છે તમે સાંભળ્યું અહંકાર હોય જ ને અહંકાર હોય નઈ પણ લાગે છે કારણ કે વાક્યો ઉપરથી વાણી ની વાણી પણ થાય બિલકુલ ઇગોજમ ખલાસ થયું તો પ્યોર દેખાય આ જ્ઞાન અને બુદ્ધિ માં શું છે એ તો માનવાની જરૂર નહી એમની મેળે તમે એની પાસે દેહો ને એટલે હું તમને કઈ માનસો જ નહીં તમે માનો ના માનો એને અમારે કઈ અમે તમને કઈ ના માનસ માનવાની કઈ જરૂર નથી આ કારણ માનવાનું તો બહાર હોય લોકો સાધુ હશુ કે સદ્ધા રાખો સ્વામી ના સદ્ધા રાખો સ્વામી બે જ નઈ વખત દુબે શું થાય શંકા આવતી હોય તો તું બેસી જવું જ હોય તો શંકા છોડી જાય તારે આફ્રિકામાં જવું જ હોય અને ફરજિયાત જ જવું હોય તો તું શંકા છોડીને બેસી જશું ના જવું હોય શંકા કર્યા કર્યા છતાંય શ્રદ્ધા માધુરી શ્રદ્ધામાં જ છે જગત આખું એક પણ માણસ મને એવું ફરી ગયું માધુરી સત્તામાં ના હોય માધુરી શ્રદ્ધા ના હોય એવો એક પણ માણસ સ્વાઈ ગયો વર્લ્ડમાં હું અધિર સત્તામાં શ્રદ્ધામાં છું પણ મારે આ લેવા દેવા નથી આ પટેલ છે શું મારે લેવા દેવા નથી બાકી અધામાં તમે હું અધિશ્રદ્ધામાં છો અધિશ્ધા બધા મધ્ય શ્રદ્ધાની બાજુ કોઈ નીકળ્યું જ નથી તમે ગેસ પાણી પીશો તો તપાસ કરશો મથિ મૂકી દે એમને કશું ના ના કોઈ કશું નાખ્યું કે નથી નાખ્યું એનું મેં ત્યાં થર્મોમીટર મૂકી દઈ પીશો કઈ શ્રદ્ધા થી પીઓ છો આ બધા દાલ ભાગ દાલ કઈ શ્રદ્ધા થી ખાધું શ્રદ્ધાથી જગત ચાલી રહી છે હરો છો ભરો છોના આધારે કેમ રૂપે કપાઈ ને જ ભાઈ આપડા બધા મોટર ખરીદે છે હું ખરીદ શું સાચવીને ફરી અમે સાચવીને ફરીએ છીએ એટલે સાચવના કોઈ જન્મ જ નથી દુનિયામાં ભગવાન સાચવેચર <laughs> ભગવાન થી પર કોઈ ભગવાન થી પર કોઈ તત્વું છે પાણી પવન પંચમહુ એ બધા ઉપર કોઈ નિયંત્રણ એ બધા ઉપર કોઈનું નિયંત્રણ ખરું કે કોઈનું નિયંત્રણ છે અહંકારીઓ કારણ કેવાય છે કે અહંકારી જ્ઞાન એનું નામ બુદ્ધિ અને નિરહંકારી નામ જ્ઞાન એનું નામ જ્ઞાન વિચારો એનો અર્થ એવો વિચાર ના કરવો એનો ઓને નહીં વિચાર ના કરવાનું પછી અહંકારી કેમ કેવાય તો પછી અહંકારી અહંકારી હું વિચાર કરું છું એમ કે વિચાર કર્યા ચાલે નઈ આમ તો બોલે છે અરે વિચાર તો થઇ જાય છે એમ થતું હોય તો પછી આ બધું સહજ રીતે ચાલે છે આત્મા નું ભાન થશે અને જ્યાં સુધી હું ચલાવું છું ત્યાં સુધી રાખો એનો કોઈ પરમ તત્વ ચલાવે છે નથી આ એનું કોઈ પરમ તત્વ નથી કે જે ચલાવે છે નિમિત્તે નિમિત્ત શા માટે હોવું જોઈએ આ બધું સહજ રીતે ચાલે છે તો પછી ના તો તમે પૂછો એટલે જવાબ આપવા માટે હું સહજભાવ બોલું છું તે નિમિત્તે સહજભાવ બોલું છું આપ સમજવા અમારો દેશ સહજ રીતે ચાલે કેવું ચાલે છે અમારી વાણી એ બધી સહજ રૂપે ચાલશે અમારો આત્મા અંદર સહજ રૂપે રહે છે હવે સહજ એટલે શું જીના પ્રયત્ને ચાલી રહ્યો છે કેવું આપ સમજવાનો છો નથી આ તોડી સાયન્ટિફિક સરકમ એવિડન્સ છે આપણી પાસે કરતું જ નથી તમારી પાસે જરૂર તમારી પાસે મારે પાડોશી નથી અને હું નથી ક્રમ જ્ઞાન લઈ લો મને અહિયાં આવે તારે એમને કહું મને ભેગો થાય તો વાત કરું એ કરવાની શું જરૂર એ કરવાની જરૂર સહજ ભાવે જે બને એ કરવું તો સહજ ભાવે જે બનવાનું છે બને જ કરે છે સહજ ભાવે જે બનવાનું છે તો બન્યા જ કરે છે એવું જ બને અમારે બીજું ભાઈ દખો ઠી કરવાનું નવો ડખો કશું નવો ડખો નથી આ ફોરિના વાળા એ તો બિચારા સહજ જ છે આ ગાયો વેસો સહજ છે એ તો મને ઘણી બધા ગાયો વેસો જાનવાનું છે ને એમાં રાહ નથી જોઈશું મોક્ષ લાયક થઈ ગયો છે મોક્ષું છે મોક્ષ એટલે પોતાના સ્વાભાવિક દશા સ્વાભાવિક દશા તો એ પણ માણસ રીતે કરતું જ નથી આ તો પ્રયત્ન કરે છે અહંકાર કરે છે હું કર્યો હું માનું છું કે છું કે હું પ્રયત્ન કરી ના તમે એમ માનો કે હું આ કરી રહ્યો છું હું જાણું નથી હું જાણું છું તમારી દેખાડે ભેગા થયા બધું સભારી ક્રિયા થઈ ગયું છે ના કરવા જેવું નથી રહેતું કરવા જેવું તો કરતા જ નથી અને કરવા જેવી જાણવું કઈ રીતે હા શું બને છે એ દયા કરવાનું કરવાનું બસ અત્યારે શું બની રહ્યું છે એ દયા કરવાનું નઈ હિસાબે પ્રશ્ન બઉ સારા કરે છે બેઠેલા હોય ત્યારે આપડે જે કેવી તમે અંધશ્રદ્ધા થી જગત ભરેલું છે અંધશ્રદ્ધા થી ખાઈ લો અંધશ્રદ્ધા થી આપડે ખાતા નથી આપડી માં જયારે પીરસતી હોય ત્યારે અંદર જે છે કે ના માતૃદેવ તો કોઈ પણ ભરી ના શકે તો પછી જાતે જાતે પાણી જાતે ભરી લાવવું કુવામાં પાણી આવ્યું છે રાતનું પાણી નહીં આપડે તાજું આવે એટલું જ લઈ દો રાતે પડ્યું હોય તો એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ ના અંધશ્રદ્ધા માનતો નથી કે સર અંધશ્રદ્ધાળુ છો તમે શું બોલો તમે સદર અંધાળું તો શું હતું હા હું અંધ શ્રદ્ધાળો ના મને દેખાજો ક્યાં અંધા રાખું છું ફાર્મમાં ફરતા ફરતા ગયા ફાર્મમાં બધું બધું દેખાડ્યું બધું આ ફલાણા બગીત આમાં થાય છે પછી બેટલી ફાર્મ માં સલાહ આપી ત્યાં મને કહ્યું ફાર ની વાતમાં તમે સલાહ આપો છો મેં કહું તો દરેક વાતમાં સલાહ આપો છું મને દરેક વાતનું ઘર્ હોય છે આ વ્યક્તિમાં નહીં સલાહ આપું શું ડૉક્ટરમાં જોવા શહેર છેલ્લા આપું છું એટલે પછી એક ખેતરમાંથી બીજા ખેતરમાં જવાનું થયું વચ્ચે શેડો હતો આટલો આટલો ઘાસ તે શેડો પચાસ ફૂટનો કેટલો એટલે પછી મને કહે છે આપણે પહેલી જવાનું છે ચાલો ને ત્યારે કહે છે કે જરા કાચવીને જવાનું છે હા ત્યારે કશો મને પ્રેક્ટિસ છે એટલે એમને આમ કૂજા એક છેકડો મારો સાઈન ફૂટે નાખ્યો ફરી નીકળી ગયા અને પછી હું તો સહેજેકડા ગધેડું કૂદે એમ સાફ બાપ હોય તો શું હોય તો આ જગ્યા નહી હોય એની ખરી ખાતરી કરીને પગમેલો જેમ પગમેલ્યો ખાતરી શું કર્યું તમે અંધશ્રદ્ધાવાળું મહાવ હું શ્રદ્ધાળો કે કબૂલ કર્યું અંધ શ્રદ્ધાળુ જ કેવું છે હું લોકોની ટીકા કરું છું બને ઉભું કરવું પડ્યું નથી બે વસ્તુ ભેગી થાય બે વસ્તુ દરેક વસ્તુ પોતાના ગુણધર્મ સહિત હોય કેવી હોય વસ્તુ કોને કેવાય પોતાના ગુધર્મ સહિત હોય અને અવિનાશી હોય કોને કેવાય વસ્તુ હોય હોય અને વસ્તુ કેવાય બે વસ્તુ સાથે થાય પોતાના ગુણધર્મો આના આના ગુણધર્મો એ તો હોય જરૂર પણ વિશેષ ગુણધર્મો ઉત્પન્ન થાય શું થાય બે વસ્તુ સાથે હોવાથી વિશેષ ગુણધર્મ આ બે ના ભેગા થવાથી વિશેષ ગુણધર્મો ઉત્પન્ન થાય હોય હો માણસ કહે કે બહુ સારું થયું રોડ પર હાથ ચોડાયા સારું થયું હવે પણ પછી બપોર બે વાગ્યા છે લોકો ઉઘાડે પગે તમારે જવાનું થયું તાર લોકો તમે ગરમ નથી હાજરી થી આ ઉત્પન્ન થયો કોણ છે કેવો છે અને આ તો એવો કોણ આથી રાત તમને સમજ પડે છે ને આ પથરાણો કોણ છે તાર સૂર્ય કોણ છે માયા લોગ જે આખા જગત ને થતી રહી છે તે જળનોય ગુણ નથી તેમ આત્મા ગુણ નથી હું કઉ છું ને તમને સમજ પડે પણ સાયન્ટિસ્ટ વિશેષ ગુણો ઉત્પન્ન થયા છે અને આત્મા વિશેષ ભાવમાં પરિણામ પામે છે વિશેષ ભાવમાં પરિણામ પામ્યા પોતાના ભાવો તો ક્યાં ગયા વિશેષ ભાવમાં કલ્યા નથી નિરંતર પરિવર્તન વાળી છે કેવી છે નિરંતર પરિવર્તન વાળી એટલે આમ છે આમ આમ બધા જ કર્યું એના આધારે બધા વિશેષ ભાવો બધા કરે અને એના આધારે નવી જાત દેખાયા કરે જગત આખું શું જોઈ શકે અવસ્થાઓ જોઈ શકે શું જોઈ શકાય અને અવસ્થાઓ માત્ર બધી વિનાશી છે અને અમે વસ્તુને જોઈએ અવિનાશી જોઈએ અમે અવસ્થાઓને ન જોઈએ એ આપણે આ લોકો અવસ્થાને પરમાનન્ટ કરવા માગે છે અવસ્થા પરમાનન્ટ થઈ શકે નહીં વસ્તુ પરમાનન્ટ સવાલ છે વસ્તુનો અવસ્થા એ ટેમ્પરરી છે આ ટૂંકવા તમને કહી દીધું તમે સમજાવ્યું સાયન્ટિફિક રીત છે આ સિલમથી બી સાયન્ટિફિક રીતના સાયન્સ આ સાયન્ટિસ્ટ સમજી શકે તે નહીં કોઈ માણસ સાચી હોય ને તો એ અમને પૂછે કે આટલું અમારું જ્ઞાન અટક્યું છે હું એમને આગળની વાત બતાવું શું કારણ કે મનથી તો ઉત્પન્ન થયું હવે જાણીએ આ મનનું ઉત્પાદન કેવો થયો છે ઉત્પન્ન કેવું થયું છે એથી અમે જાણીએ એટલે આ વાત બધી ફરી વાત આવે જય સચિદ